આ વાંકા અને જ નથી એમને સાચી કે આત્મા કેવો હોય શબ્દ થી જવાથી આત્મા કેવો હોય પણ અનુભવ ના થાય ત્યાં સુધી શું શબ્દ થી તો તમને આવડ મોટો હાથ નો આપે કોઈ નવો આદિવાસી હોય આદિવાસી હોય જેને બિચાર દુનિયા એવા માણસ ને આવડો હાકાર નો ભાગો આપે એટલે એને તમે શીખવાડો કે હાકાર ગરીબ છે શું એને જ્ઞાન તો થાય હાકાર ગરીબ છે એવું બોલે જ ના બોલે ગરીબ શું છે શું સમજવું પડે એને તારે એવું તમે આત્મા નથી ને સમય સાથે તેને સર્વ સમય થઇ ગયું ક્યાંક અને તેને સમય સાર થઈ ગયો શું થયું આ તો સમય અસાર છે કેવું જાય છે હા બધું કરો છો કરો છો થઈ પણ કઈક આવતો એટલા માટે આ બહુ હારો રે એટલા માટે ફક્ત બઉ તારે પદ્મ રહ્યા કરે શુક્લ માં શુક્લ લેશિયા હોય ત્યારે પ્રકાશમાન લાગે આપને શુક્લ લેશ્યા હોય ત્યારે પ્રકાશમાન લાગે જયારે પ્રકાશ અમે શુક્લ લેશ્યા હોય ને ત્યારે બધું તમને જુદી જુદા દેખાય તમને દેખાય પદ્મલેશિયા જાય શું કેવાય મોડા પર તમને એમ લાગે લેશે તમે લેસિયા જોઈ લીધે મને પૂછો એ કૃષ્ણ લેશના લેશ્યા ઉતરવા માંડે એમ લે છે પણ પછી ઉતરવા માંડે પછી પાછો ઓછી થતી જાય પછી નીલ દેખાય કાપો જ હોય ના કામ કરી પકડી જાય તારે ત્યાં નહીં જેનું મળ્યા હશે ને છોકરા કરતા પકડ્યા છોકરા કરતા પકડ્યા હશે છોકરા શું લેશા બદલી જાય મુશ્કેલ છે નમસ્કાર કરો બોલો આ માર્ગ કેવો છે ક્યાંય જે કરવામાં આવે છે ને આ બધા જેથી કઈ કઈ કઈક આપવાદ બોલે ને તો એ પોતાના આત્મા લઈ મુશ્કેજ છે શું